આપડે તો લક્ષી માં માની છીએ ને આપડે તો માનીયે છીએ ને આપણે માનીયે છીએ પછી આપડે રીઝલ્ટ વાત શું કરી એમના મન આપડા મન નાખીએ અને બાળકો રહે અઢી વર્ષે મને લાગે છે એવું ના સમજે કે વાઇફોનું થાય છે કે મારા પૂર્વજ ને તાર થાય છે એવું ના સમજે પુનર્જન્મ છે પુનર્જન્મ છે કે નહીં એનું સમર્થન આપડે કેવી રીતે કરીએ ના સમય ના થાય કરીએ આપણે મારી પાસે કોઈ પણ સાયન્ટિસ્ટ એ આ કરીને જ જશું સમજીને જ જશું બરોબર ને એ વાત સાચી જ છે હંડ્રેડ પર્સેન્ટ એવું કહું છું એમને આપણે વાત જ સમજે સમજવું છે ને બુદ્ધનું એ છે ને એટલે જે સાચી છે એને ખોટી કેમ કે આ લોકોને ફોજના લોકોને એક અઢી વર્ષની બે અઢી વર્ષની ઉંમરના હોય ને કેન્દ્રગાટર સુધી અરે તમે છે ગ્રેજ્યુએટમાં હો એટલો તમે ગ્રેજ્યુએટમાં હોય અઢી બધા ચિંતાઘાટમાં હોય એટલે તમે છતાં તમારે તો ચિંતા પાર વગર હોય ચિંતા ચિંતા હોય એને ત્યાં બાળકોને શું હોય ચિંતા કરે બાળકો કોણ કરે ચિંતા મોટી એમના અક્કલવાળા અક્કલવાળા ને એને ક્રોધમાં ના એ લોકો ના હોય એમને બે પહોંચાડે છે કપાસ થયેલો ને એટલો જ હોય એમ આપણે હાથ પીળી હોય આપડે અને એમનો બાબો દો થાય કપાસ હાથ છૂટો રહે છે એનો બાપ નો છૂટો કરે અને આપડે તો જઈએ હાથ પીળવી ના છૂટો કરે એ તો હમળા થાય બાકી લો ક્રોધ માન માયા લો બધું આખું દુઃખિત હોય સંપૂર્ણ સુખી થવાય ન દુનિયામાં કોઈ સાભળેલું કોઈ સી થઈ રહ્યો સાબડ્યું તપાસ કરીએ કરીએ જતે પરલો જોવાનું હોય પરલોક માં શાસ્ત્રકાર શું કહ્યું કે ઇન્ડિયન આલોક ની ચિંતા કરે નહિ પરલોક ની ચિંતા કરે પરલોક માં માટે મારે તૈયારી કરી પછી ભાથું તૈયાર થઈ જવું પડશે પાછું લડવડી જશે આપડા લોકો ને સહેજે જીવન જીવવા જેવું છે પણ હા આ લોકો તો લઈ ને જ આવ્યો છે ડાક્ટર થયા થયા છે જ્ઞાન છે મારું શું ગયું જ્ઞાન છે પણ પર્લોક નું પરિણામ છે શું છે એનું પરિણામ હવે આવતા બધા તમારે જે શું આવે નહી એને જોયા કરવાનું આપણો હિસાબ છે એ પ્રમાણે આવ્યું છે એટલે એમાં કકરાટ નહી કરવાનો એમાં તમારે નવે પરલોક માં શું કરવું ભૂલ થતી હોય પર્લોકમાં ભૂલ ના થાય એટલું જ તમારે ફેરફાર કરવાનો અહીં સંસારમાં જે જે ભૂલો લાગી આપણને એ પલોક સુધારવાનું એનાથી બાકી આ તો ભોગવે જ છું પછી પછી કંપાવ નફરી કરવી પડે એટલે કોઈ મરાય નહીં ખરેખર કેટલું પૂર્ણ પડ્યું કે તારા ડાક્ટર ની દેવલોક જેવું કોઈ સ્થાન છે કે આપણી કલ્પના જ છે દેવલોક જેવું છે કે પછી કલ્પના જ છે કલ્પના દુનિયામાં નથી કોઈ બધી કલ્પનાઓ સાચી વાત છે જેટલી કલ્પનાઓ છે બધી સાચી છે આ દુનિયામાં જેટલા કલ્પનાઓ કોઈ કઈ ભૂત કઈ કલ્પના છે કઈ કલ્પના છે માટે સાચી છે ભગવાન ભગવાન દેવો ચાર પ્રકાર ના થાય વૈમાનિક જે લોકો પતા એ દેવો ને પોતાના સ્વતંત્ર વિમાન માં જવા દેવો તો દે શકે એવા છે શું છે આ સમજમાં આવી ને ઉતા મૂતા દેવ લોકો સ્ત્રી હોય એ સ્ત્રી રહીત હોય ત્યારે અહીંયા આગળ અહીંયા આગળ ભ્રમતેર પાડતા હોયથી રહીત ફેલાય એટલે મુક્તિ ની નજીક આવેલા હોય બીજા લોકો જ્યોતિષ લઈ લેવો જ્યોતિષ્યોતિષ એટલે જેનું બોડી અદ્વા હોય શરીર એટલે વિમાન શરીર અદ્વારું હોય એટલે વિમાન પડે વિમાન એટલે રહેવાનું તાર આપડે જે બંગલામાં બેઠા તે આ સૂર્ય ચંદ્ર તારા બારા બધું વિમાનમાં પોતે આખા જ્યોતિષ સ્વરૂપ એનું બોડી ગયું બ્રિજન લાઈટ વાળું સીધા કોણ સીધા દેવ લોકો ભુવનવાસી દેવો આપડા જેવા મકાનો મકાન મકવાનો બધી પણ દેવ કેમ કે વૈભવ વૈભવ બધું પાર્વ બધા સુખ ને નાનો નાનો દેવો હોય છે ભૂત બલિત વ્યંતર જન એ બધા દેવ લોકો ભૂત થઈ દેવું કે આવે તો આપણા ભૂત જઈ જાય માટે આપડે એની જોડે પકડ નહી કરવો છે આપડે બધા લોકો છે એ પણ દેવ લોકો એવું આપડે બધો નહીં રાખવો જોઈએ વર્ગે છે શું એ ભૂત નો વર્ગે છે કેવું હોય છે શું કે કોઈના ધર્મ થાય અહીથી મરણ થયું કે ત્યાં દીવની ના મળે અને દંડ દંડ ખાતર કોઈ વ્યાસના રહી ગઈ અને વાછીન તો તળાવે બધા થાય પણ અમુક માણસો પેટ થઈ જાય હવે પ્રેટ થયો એટલે એને શરીર આ બોડી ના ભાઈ પેલા બે બોડી હોય કારણ શરીર અને સૂક્ષ્મ શરીર બે બોડીમાં હાથે ફર્યા કરે બે બોડી હોય છતાં આ બોડી ના હોય છતાં ભૂખ બઉ લાગે ભૂખ લાગે સરસ લાગે ઊંઘ લાગે બધું કરવું શરીર ભૂખ લાગે કોઈ જાય એને ફાવતું હોય ત્યારે હે એને ના ફાવતું હોય ત્યારે સ્વરૂપે હે ખાનારીને ખબર પડે કે આ કઈ શેફાતી ભાઈ એને અમ પ્રેત કેવાય બધું હવે એ પ્રેત ઊંઘવું હોય તો બહાર નીકળ્યા પછી પછી ઊંઘા મહી આવી જાય આખી રાતે અને બેસી ઊંઘે પેલી બહીને ઊંઘ ના આવે પેલું અંદર ઊગ્યા કરે હવે લોકોને ખબર પડી જાય કે આને કંઈક વર્ગ વર્ગ છે તો એટલે લોકો શું કે ભૂવા બોલાવો હવે ભૂવો સાચો ભૂવો હોય મંત્ર હોય છે એમની પાસે સાચો હોય તો મંત્ર પાણી છોટે નહીં ને હોય છે મારે જેના પેટું હોય ના લાગે કોને લાગે પેલા ભૂત ને વાગે હું નીકળું છું કરી શું વહેર હતું તક બાર ધીરની જોડે સંબંધ હતો તો કાશી અંગ્રેજી બોલે એટલે લોકો સમજી જાય કે આ ઇંગ્લિશ ભણેલ નથી ને આ કેવી બોલે છે ત્યાં બીજા બીજામાં આવે છે બીજામાં બલ છે શું છે અમલ એનું ના અંગ્રેજી આવડતું જ નથી બોલે છે એવા દાખલા બનેલા છે બરાબર આ રેવાજ ઘણા દાખલા બન્યા એક બે નહિ એક બે દાખલા બે ઊંચા મૂક્યા હતા અમે આવું લાઈન નહીં પણ અમારે કોઈ મહાત્મા હોય અને જેને જ્ઞાન લીધો હોય ફસાય ત્યારે ક્યાં જાય બિચારો તમે હું છો ને અમે પેલી રીતે ધાક ધમકી ના આપી અમે શું કયું અમે શું કરે અમા મજા પડવાનું છે તારે સમજણ પાડી તું કોણ છું ક્યાંથી આવીશું કારણ કે દાદાજી તમે મુક્તિ આવે તો હું બહાર નીકળી દઉં બીજું ત્યાં મેરી વેલા હજી હોય એટલે એમ તો બહાર બહાર બોલ્યા હોય નામ બાધુ આપે ક્યાંથી આવી શું છે ભૂત નો કોઈ ભય રાખવો નહીં તમારે વેર હશે તો તમને હેરાન કરે તમાર ફરતે એટલું ના બોલવું જોઈએ કે ભૂત પ્રેત જેવું કઈ નથી આવું ભાડું નહીં બોલવું જોઈએ હરાંત્રી રાખીએ શું કહેશું કારણ કે આપડે રાગદેશ ને આવેલું તે કોણ બધા પણ વ્યા શું એમની દીકરી કે પપ્પા દાદાજી ને જ્ઞાન લઈ લોક ના હું તો જ્ઞાન વાળો છું દાદાજી નું માનું છું પણ પગે નહી લાગુ કે મારે કઈ પગાર ફાયદો થાય તમારા ચૂકને માટે મારા સુખને માટે નહીં એટલે પછી અમારા મનમાં કશું એવું અમારા મન માં કશું ના આપે એટલે પછી એક દર આયા ત્યાં શાંતા કે એમ છોડીને દેવા આવ્યા પછી મેં બહુ હો વ્યા વે તમે બહુ દાદા આવ્યા કઈ કાલે ફસાઈ એટલે આવ્યો તો મેં કે શું મને દોરે દાડે આવડા આવડા થરા દેખાયા છે મારી નથી ઘ મારી નથી હોથી ડરો નહીં એવા મારા થાય ડરાવો આખો દારો લાવે એટલે કંટાળી ગયો આમ ચકચ ધોરે લાડે દેખાડે ઉઘાડ્યું કરશો કયું ક્યાં કે દાદા ગમે તે રસ્તો કરો મારો મરી જઈશ રોજ રોજ ભરતી આ પ્રસંગ રોજ રોજ દયા મરી જશે આવો વિધિ કરાવી પછી ભગવાન હું દાદા ભગવાન નથી પણ દાદા ભગવાન પ્રગટ થયેલા છે એનું રક્ષણ આપવાડાયું તમે ભલા તે બેઠા આ જોવા પણ હાયાત થઈ આ દેખાય આ દેખાય દાદાજી આ તમારી પાસે આ દેખાય દે બેન ચાવડા આવડે દેખાય એટલે મી મેં એ લોકોને કહ્યું તમે જે હોય થોડી વાર ઉભા રહો આપણે આનો નીકળશે આનું સમાધાન લાવીએ એટલે પછી વ્યારી બે કરું તમારે સમાધાન કરવું એ નહીં કરવું એમને કરાવીએ તમારે જો કરવું એમ એવું એટલે તમે એમ કરવા છે તમે કહો એ લોકોને એ બે જણ તમારી હું માફી માગું છું મારા જે જે દોસ્ત થયો તેને માફી માગું છું શું કહું એ પાંચ વખત માફી મગાવે તો આ પાછી માફી માગ્યા પછી તો દેખાડી પાંચ કલા એટલે મેં કહ્યું મેં કે ભાઈ શા હાલ આગળ અરે વેર વધારે છે આ દુભ થશે બહુ દુઃખી થશો તમે દુઃખી થશે ને એ દુઃખી થશે અરો નિવેડો લાવવાનો સંભાવ નિકાલતે છે પણ આ કરો એટલે પેલા લોકોને કહ્યું મેં આ તમારી માફી માગ્યા જ છે અને હું ભગવાન પાસે દેવ આશીર્વે આશીર્વાદ અપાવડાવું છું એ બંનેનું કલ્યાણ થાય એટલે ભગવાનને મેં કહ્યું દાદા બગાડે કહી એને આશીર્વાદ આપો અને એને આશીર્વાદ આપો પછી દેખાય ને ઘેર ગયા તો આવી વાત ના કરી ના કાકા તલ પાપડ દર્શન કરવા ને થઈ લે એમને કાય નું માટે એ વાત તલ પાપડ વાળા રસ્તા માં થાય ઈચ્છું તો પગ પગા તુકા થઈ ગયા ચાલતા પડી ગયા રસ્તા ભેગા થાય તો ધૂળમાં પડતું નાખેલું આવા થઈ જાય સુવિધો મોકલેલો થાય હવે એમને એમને કે હું ભાગરૂમ ગયેલો એમનાથી હવે એવું નથી એમને કેવડાવ્યું કે દાદા મારે હવે આવાતું નથી અને મારે તો આ દર્શન કરવા છે જો કૃપા કરો તો સારું નહિ ફરિયાદી વચ્ચે આવી ગયા થાય એને ઘર ના હોય ત્યાં કેમ એમ કાલે ફરિયા દાયલા વહેલા થાય બે મિનિટ વહેલા થાય દર્શન ફરિયાદ આવી ગયા મારા પગે ચોટી પડ્યા મેટલો ખાયા ધનભાગ બઉ આમ પગે પગે એક કરાવી મેં નીચે એમના ખગરો ઉપર આમ ધપ્પો માર્યો આમ એક ધપ્પો માર્યો એ બાર વર્યો તો દુખાવ વધુ ગયો બાર દુખાવ છે ને ધફ્ફાથી મટી ગયો એટલે એમને શું કહ્યું બીજે બે દરે હું તો જતો જ રો એમને લોકોને કહ્યું કે આ દાદાજી મને ધપ્પો મારીને બાર ભરવા મારો બધું દુખાવો મળે આવું કશું થાય નઈ કઈ એમનું કઈ ઈજા હશે અને કઈ વાર્યું કુતરું પછી એના જેવું થયા હું કઈ કરો મારે આવું બધું થાય પાડી હમસે આ સંડાતો નથી સાકી માર વિકરસ કરતો નથી સાકી મારુ વિક્રસ છે તો બોલો તમારો દર્શ કીતે મટા માટે અમારું આ નવી રહી અભ્યસ નામ કર્મ બે જ કર્મ હોય છે એટલે અભ્યસ નામ કર્મ અમારા છે નહીં દસ નામ કર્મ એટલે હાથ કામ થઈ જાય તો હવે ને એટલે યશ નામ કર્યું છે યશ માટે એને મળી ગયો બાકી આ બીજેપી બધે યશ મળે નહી હા મેં યશ નામ કર્યું છે એટલે યશ મળે અરે અને કેટલાક માણસ ખૂબ ખૂબ કામ કરે તોય પણ એડજસ્ટ મળે એવું હમણાં નથી આવતું ઘણા લોકો નહીં હતા કે મેં બધું બહુ કામ કર્યું પણ અડજ મળ્યો તો વડોદરામાં ડાક્ટો અમેરિકા રિટર્ન થયેલા ડાક્ટરો આપણા વડોદરા નવજે ભેગા કર્યા મેં દાદા ભગવાન નું નામ હોય એટલે સત્સંગ આયુ કરવા માટે સત્સંગ કર્યો પછી ડાક્ટર મેં કહ્યું એક સવારે સંદાસવાની શક્તિ છે એવું મેં નવે કરી શક્તિ કરી સવાર અટક્યા તારે ખબર પડે બીજા ની હેલ્પ લેવી પડે તમારી વાત થતી આવે તમને તમને આવે ભાવી કોઈ નઈ ઠંડા થાય થાય ના થાય એ અહંકાર શું થાય છે આ જેમ જેમ કે તમારો જીઓ કે હિન્દુસ્તાન આમ કઈ નથી આવું કઉા આ બધા બધા ચમત્કાર કરવાની શક્તિ નહીં આ તો લોકો ને આનંદ આવે છે વિજ્ઞાન ના જાણતો આપડે તો મહાત્મા હતો ચમત્કાર વાળો નડિયાદ નો હતો નડિયાદ નો કાકર ખાય નો અરે લખાવાય નો લખાવા ને ના ના એક માણસ મને કે છે પટેલ હતો ને એક પેલો કે મારે જ્ઞાન લેવું છે અને જ્ઞાન નો વખત થયો સર એ કે હું તો જ્ઞાન માં નહીં દેવું કેમ કે દાદાજી કે ચમત્કાર કોઈ કરી શકતો નથી અને અમારા મોટા એ તો કે છે ને મોટા કરીને એ થઈ ગયા મોટા નથી કરેલા કે તમારા મોટા એ કરેલા ચમત્કાર દાદાજી કે કોઈ ચમત્કાર મે મારા માનવામાં નથી આવી કે દાદા જ્ઞાન નહીં લેવું એટલે પેલા ભાઈ ભક્ત હતો તેને દેખાડ્યું રાહ દેખાડી પેલો એક ચમત્કાર કરે ને પછી બીજા ચમત્કાર ડરી ગયો પેલો સમજ ને અને ત્રીજા ચમત્કાર માં રાહત્યો છું ના ના ભાઈ એવું ના કર ચબકાર થઈ છે કે નઈ પણ આવું કર્યું ધમકી આવે બી પછી પૂનમભાઈ પછી બે શું ચમત્કાર કરો છો તો મને કહે તું મારે જાણવું હું માનતો નથી પણ મારે જાણવું છે કે શું ચમત્કાર છે મેં એમ કહ્યું અમને કરી બતાવી એટલે આપડે ભરત હતો ને બેઠેલો હું બેઠેલો ભરત ને બેહાડ્યો અને પછી પેલા પાસે એક એક સિક્કો આપ્યો ભરત ને કે ભરતમ ઝાલી નામ ડાબી રાખી પછી પેલા દિવાળી હરગાવી દિવાળી હતી આજુબાજુ કર્યું અને પછી ઓલે ગઈ તો બીજી કરી અને તીડી કરી અને પછી કીકો ગરમ થવા મળ્યો એમ આ પેલો નથી નથી ને એટલું બધું ગમ થઈ ગયો એટલું બધું ગમ થઈ ગયો કેમ ફરક નાખી દીધો ખોલ્લા પણ જ મને શું કર્યું આ તું મને ફરજ પડે આમ ફરક આમ આમ કર્યું છે દાદાજી આ કરામત ને લોકો સમયે નહી પેલા દવા ચોપડી રાખી દવા ચોપડી રાખી ધીમે ધીમે ધીમે ત્યાં દવા ચોપડીનો ગરમ થઈ એટલે હા આ વિજ્ઞાન આપડે જોવાડિયે ને એટલે આપડે ભણકી મળીએ સારું આ થયું છે મેટ મારી અમે પચી પચી વીજા પચી પચીસ કઈથી લાય પણ ગમત ના પણ હોત મારું છું ન એવું નહિ આપડે એમ કહું આપણે દસ જણ છીએ એ આપણે દસ રૂપિયા આપવાના રાખો એક જણ અને આપણે હું કરી બતાવું એટલે દસમું પછી એ ચવાણું લઈ આવજો એ દહમત બહુ આવે દોઢ અને પૂસું ભૂસું રતલ છ પૈસા રતલ ભૂસું બ આવું પેલા સસ્તું એટલે એટલે પેલા ખબર કહ્યું કે દસે હજાર નહીં એટલે આ જ્યાં ત્યાં વડોદરામાં ન્યાય મંદિર મોટું એ છે ત્યાંનો હોલ છે સેન્ટ્રલ હોલ એ હોલમાં જે ત્યાં હાથે વાર એલું નહિ તે એક જણાવવા કરે આ રજા નહીં દાદા અને હોલમાં કરીશું આપણે તો એટલે પછી દસ જણ જોનારા અને પેલા આચરનારા લક્ષ્મી દાદા હતા અને પછી મેં એને શું કહ્યું કે ભાઈ હું એક કાગજ છે એની કઢી બનાવીશ કઢાઈ કાગળ ને વારી અને કઢી બનાવીશ અને પછી મેં તેલ બેડી અને ભજ્યાંતરીશ કર્યું મૂકી અને ભજ્યાંતરીયાથી બને જ નહીં ભગવાન ના બને કે કાગળ મૂકો ને ત્યારે તારી તમને બ્યા રાખી ના પછી ઉભી થવા દે અક્કલને દોડાવવા માંડ્યો અરે અક્કલ દોડાયું બિહારી દોડ અક્કલ થોડી શું ખોલું ના એ માન્ય પણ આપણે આપજે વધારે નહીં એટલે પછી મેળાયો પેલું કઢાઈ બનાવી તેલ મય રેડ્યું ભજીાર માટે ભજીયા થતા મેથી ડોફરા કાપી નાખ્યા અને પછી લોટ વાત કેટલા બરાબર આપડે દસ નીકળ્યા તો હોવા નીકળે તો દસ જણ લોટ મે મસાલા બસાર નાખી પચીસ ચાવરગાવ્યું મેં તો ઉપર બેલું ટિકેટ પેલા ભડાકતા હતા આપણે ભડકો થયો તું જોતો ખરો ભરખો ના થયો મેં તેલ ઉકળવા પડ્યું અને પછી મેં ભજીયા મૂક્યા તો ભજીયા ખાસ મેં શું કર્યું તેલ મુ પડીગું પામા મંત્ર માર્યા તા ચમત્કાર કર્યો આ મંત્ર માર્યા પછી એ લોકોને કહ્યું કે આ ચમત્કાર નતો આ વિજ્ઞાન શું શું છે કે કાગળ નો સ્વભાવી બાજુ અડે નહિ કાગળ કેવો જોઈએ જરા અમેરિકામાં કાગળ હોય છે ને કાગળ ઇન્ડિયા જેવું છે ને ઈન્ડિયામાં તો કાગળ નું પાસેથી બધ ફૂટી નીકળે તેલ હોવું અને પાણી હોવું પૂરી દીધું અને તેલ કે પાણી કશું ફૂટે કાગળ બઉ સારા એ પાછી બાજુ તેલ ચોપડેલું હોય એ તો થઈ ગયું છે અને પાછી બાજુ તેલ અસર થાય જેટલા ભાગમાં તેલ પડ્યું છે તો અસર થાય તો હાલ ગયા અંદર તેલ મૂકીને હલાવી નાખવાનું ત્યાં સુધી કહેજ બહાર બહાર તેલ વાળી ચીકણી પડી ખાય વિજ્ઞાન છે લાખ રૂપિયા આપજો તો આપવા તિજ્ઞાન તમે ના જો એ છે એમનો ચમત્કાર શોધો ને આપેલા ના શીખો તરીકે હું કઉમકાર ના થાય છતાં ઇન્ડિયામાં કારણ કે બે કલાક માં ચિંતા રહી માણસ થઈ જાય છે એવું જોયા હજારો માણસો ને વિધિન ટુ અવર્સ આખી ચિંતા રહી જીવન જીવે હજાર બીજ લાગે ને આવું બદલાયું જ નહીં વિધિન ટુ અવર્સ એ મોટો ચમત્કાર સાયન્ટિફિક ચમત્કાર તો સીધો જ ગમે ત્યાં કરી શકું મારા હાથમાં જ્ઞાન તમને આપવું તમને દુગા થવાય મારા હાથમાં નથી આ બધું મારા હાથમાં નથી અને જ્ઞાન નો દાતા તે હું જ નથી જ્ઞાન પ્રગટ થયું કરતા હું તો નિયમિત છું કરતા થયું મને કરમ પણ થાય શું થાય સંજય બળી વાત આપડે હૃદય ભસી જાય બે કઈ કૃષ્ણ ભગવાન જે કઈ તીર વાગ્યું તે મટાશે અને પાણી આમ હે દેવો પાંડ્યો બોલતી હોય તો સારું પડે એટલે ડાક્ટર સાહેબ પૂછો બધું બધું આખા વર્લ્ડ નું પૂછી શકાય આખા વર્લ્ડ નો તમામ પ્રશ્નો એ પૂછે વર્લ્ડ વર્લ્ડ ઓબઝર્વેટરી ના રાખો અરે નિરંતર સમાધિ રે અને દર દવાખોલો ચાલે બધી ચાલે જોડે ભાઈ છોકરા જોડે તમે શું કહો પહેરું કારણ નાખે તો આવું કારણ શું કરો મત પહેરવો જ પડે તમારે પૂછવાનું હતું પછી બીજું કઈ પૂછ્યું આ દે દેરા બૂટ લઈ જરા આ દે દેખા છે દાદા ભગવાનનો છે ભાઈ ને આ દે દેખા છે દાદા ભગવાનનો છે ભાઈ ને આપડા દક્ષિણમાં હોય છે અને કોકણસ્ત કોકણસ્ત દરિયા કિનારા ઉપર બધા એકદમ ગોરા અને મોજરાયેલી છે માસું ગાયું લખીને ફરે બ્રાહ્મણ કેવાય લક્ષી નામ અને આ કેળા બ્રાતે પગ વડે સહી કરે ને વસંતરે આ કેવું પડે તમારે મારી ના કરો તમે આપડા જેવી જાય આપડે કેવી પડે મારા જેવી મારી નથી સાય માં જે નિકાલ કરો છો મેરે તો મનાવ કલે ગવર્નમેન્ટના મહાસભબ બઢતા હતા કાયદે કવેનો બોલને ગરીને યુરોપિયન ફાઈબર ને નહી જે કર્યા તો ઉંધો ન કે ઓટેલની પૂરી તરફ એરે એમે ભાગ એના વર્ષથી એને મોઢા લડતી નહી ગભરાય પાડે બે ત્રીસ જુઓ પડે ધું કઈ ને ખાય નાખવાની સંજોગો વિયોગી સ્વભાવ ના હોય પણ કોઈ ને દુખો આવીને પડારે તો એ સંજોગો લાંબા માં લાંબા વખત રે કોઈ ને બબલા દુખ અર્ચણો ને અર્ચણો જ આવ્યા કરતી હોય તો એવા સંજોગો કેટલો વખત રે એટલે જે બે વખત તેલ કરી હોય ઉગે એટલો આજનો ઉગે જનો તેમ રહે આ એક બરગું ભેજે કેટલા મરગો છે તે તેના ઘઈ ગયા છે હમ બરગું માં મે મોટી હે નો છે હા અમે કોઈને ભાગી ના ગુનો કર્યો નહી ડાકર આવે ડા ગુનો ખાસ બહુ નહી ગયા કરી ને મારે તો નથી પણ માર ખાતો છે પણ એવું કરો હું તો ગમે નબળો છું પણ તમે ડુંગર પર ચલાવી દો કઈ વાર મારા પગ પગુ છું પણ તમે ડુંગર પર ચડાવો શું કેવાનું ડુંગર પર ચડાવો એટલે હું તમને ચઢાવી શ્રદ્ધા નથી બેસતી મને મને શા નથી મારી થકી ને શ્રદ્ધા બેહરવાની નથી શ્રદ્ધા તો આવી જાય આ નલ સીધો કેશ બેંક એટલે શ્રદ્ધા રાખવાની જ ક્યાં છે તમારે તમારે કહેજો થાય મારે જો થતું હોય તો પહોંચા મારે ચલાવ એવું કેજો આવે કાલે શું એ ના